એક રૂમ હોય તો આપડે કઈ કેમ તારે બે હોય તો પછી બે વાર મળે બે માં બોડ બને આપડે કિંમત કેટલી હોય કિંમત કોના કિંમત વાળા આવે બધા બે તો રહી લોકો ને એકુ નથી મારે બે ભગવાન આવો હિસાબ ગણતા જગત આ બાજુ નો હિસાબ ગણે તારે ભગવાન આ બાજુ નો હિસાબ ન ભગવાન બે છે ભગવાન નો હિસાબ આવો તમને કયો હિસાબ ગમે ભગવાન પછી શું બીજું જોઈએ પ્રેશર વધી જાય ના વધી જાય પ્રેશર વધ્યું ટિકિટ કપાવવી પડે ટિકિટ નાખો ભાઈ ઘેર ચાલતું જે ટીકડે ચાલતું થોડું થોડું ચાલે કે સાહેબ આપને કંટાળો આવે છે ત્યાં સંસાર થી કંટાળે તો ઘણો કાળ થઈ ગયો કેટલા અવતાર થઈ ગયા શું કે દરેક અવતારે સંસાર નો આવે લક્ષ્મી વક્ષ્મી બધું હોય સ્ત્રીઓ બીઓ બધું હોય કંટાળો સંસાર થી કંટાળા કંટાળ પણ શું કરે બીજો ઉપાય નઈ ચોકદમ ભીત નીકળે બારસી રીતે ભીત ચોક નીકળે સી રીતે બાર દુષ્મકાળ નો મોહ ની કર્મ બહુ ભારે તો એ દોડા નાખ્યા કર્યા કરે પેલા તારે ઊંધુ થતા કરતો હતો તમે શુભ કરો અશુભ માંથી શુભમાં સુખા ખાલે પણ આ માર્ગ નથી હોતો આત્મા નું જ્ઞાન હોય ની પ્રતિ એ જ નહીં આરા કામે નથી હોતું સારા કામે નહિ તીર્થન કરો હોય ત્યારે એમના દર્શન થી જ કામ નીકળી જાય એવું દર્શન કામગારી નાખે તીર્થ કરશન